બે હાજર ચાલીસ ના અષાઢ શનિવાર તારીખ એકવીસ સાત ચોરા મધ્ય પ્રકરણ બાવીસ નું વચના કદમ આવે તો કોઈ સ્વીકાર જ ન કર્યો ભક્તું બેઠા હોય ને ભક્ત નો કોઈ ભીમિકાર ન કરે ભક્ત ભક્તુને સંદેશ સમજાવે કોણ કોઈ સમજાવ એવું છે ચાલીસ વર્ષ કલાક સુધી અત્યારે બધું પાછળ અને આ બધા તમે પરીક્ષા હોય તો ઊંઘવા જ ન થઈ એમાં ઊંધાઓ આવું થઈ હવે ભગવાન પાસે માયા ને કરવી અને વાતું આ લગભગ આ વાત સાચું વાત કરેલી બરાબર એને ઉપનિષદોમાં અર્થવાદ કયા અર્થવાદ એક બુદ્ધિ નિષેધ અને અર્થવાદ ત્રણ વાક્ય હોય એટલે કરવું નિષેધ ન હોય તો અમને આવે બરાબર પણ અમારા સત્સંગે દુઃખી થાય રાજી કરે અને ઈ વાતો બધા ગમી ગયા સત્સંગી થઈ એટલે દુઃખી ન રહી ખંડ કપિલ દેવ ભગવાન માતા દેવ ના સંવાદ માં એ બધી વાતો કરે ને અને ભાઈ છે ને પુનમા હા નંતન જાય નીન જાય પાછા દાદીવા હતા ને આ એડે દાદીવાલો માથે ન સંકટ થાય હવે હું પ્રોફિલ લફા હે માઈ એને ટાઈમ કે ના બદલાય હવે ટાઈમ જે ગરાન સુખ થાય હે એ તો વિનાનો માર્ગ ન હોય પણ એ જ્ઞાન માર્ગ તેની ઉપર કેવાય હશે શું કપિલ દેવ ભગવાને એની માતા ને સમજાય પણ શેર ક્યા પ્રસંગ ઉપર એને સમજાય સમજાય શું સંબંધ છે જેવા ભાવનું એવા ભાવનું એ પ્રકરણ આમાં મહારાજે અત્યારે વાત કરી લાલુચાનો નતો સરવાળે એને નિષ્કામ કરાવી દેતા એ કોઈ લાલુચમાં રોકાયું નહિ સત્સંગ કરીએ તો દેહ દુખાવવાનું હોય તો ન આવે અને ભગવાન સુખિયા ના પાડી એટલે જીત છે તો આપડે વાંચે લૂંટાડા વધારે લૂંટાળાની તો એ વધી ગઈ જે મરમ પોતાને બધા છે ત્યાં રહી જાય પણ અત્યારમાં આવ્યું હવું બોલે આમાં તો બોલો તો સત્સંગી હોય તો આવો હોય એવો તો હું નથી એવો તો હું નથી આજ કોઈ અંદર નથી તો વિશેષ બતાવે હા વિશેષ બતાવે આથી દુનિયા બદલી ગઈ મહારાજે પોતાના વૃતાંત ની વાર્તા કરવા માંડી છે અને અમદાવાદના બ્રાહ્મણો ચોરા જમી ગયા પછી અમે સાબદા થઈને તાલી નીસર્યા એ જેતલપુર માં જઈને રાત રહ્યા પછી ત્યાં ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે જેટલા માણસ દેખા છે અને જેટલી પ્રવૃત્તિ પણ માંદા થઈ ગયા પછી ત્યાં થકી ધોળકે લઈને રાત રહ્યા શક્તિ એમ નઈ હજી તમે નથી આપડે અને આ તરત મારા કાઢી નહી આજ કોણ આને સમજે પરમાત્મા લોક ની જે પ્રવૃતિ છે અને એનો ગુમાન આવ્યું એટલે એ જોવાઈ જો એના જ વખાણ લ્યો લાલ ભાઈ ઘોડા આવ્યા રઘુવીરજી મહારાજ ને ભાવનગર માં પધરાયવા હરિકૃષ્ણ મહારાજ રે તો અર્ધો સભામાં પુકાર ગરી વખાણ પડ્યો અને એવો એ ધબડો મજાનો થઈ જાય પાછું વળવું હોય એનું વચન આવડે જગત માં ફૂલ અંગે થવાય આમાં તો ઘણું મને યાદ આવે કેવાય નઈ હોય માણસો કઈ નો અમદે પ્રાણીઓ આ તો એનું આવ્યું કે મે નજના દેવું પદ રહી ચોરાશી કરી અને છતાં ઉદાસ થઈ ગયા છો કારણ કે એમાં તો પ્રવૃત્તિ આવી હવે આમાં તો પ્રવૃત્તિ હું સ્વાર્થ જ ભજો એમાં પ્રવૃત્તિની વાતો વિચારવી આમાં તો હા બીજા બાપા એ અને મહિમા ગાડી હતી હમણાં આવડું ગોઠવાણું કદાચ પદયાત્રા થોડું ભૂલ્યો ને મારા આલે એટલે કરો વખાણ થાય અને પૈસા મળે જો અને મારું કલ્યાણ તો કોણ કેમ થતું છે શાસ્ત્રો બધા ખોટા જશે અને અમદાવાદ ના બ્રાહ્મણો દ્વારા જમી રહ્યા પછી અમે સાબદા થઈને તાલી નીતર્યા તે જેતલપુર માં જઈને રાત રહ્યા પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે જેટલા માણસ દેખ્યા છે અને જેટલી પ્રવૃત્તિ દેખી છે એને તાલી નાખવી તાળી નાખ્યા સાધુ તમારે શું થાય પંદર તો ખરા જો મેં ક્યાં એમાં કોઈનો ભાગ ખરો બીજો વાંધો નહીં કહી શકાય એટલે વધારે રહ્યા એ લગા તમારે સારી કમાણે થયા મહિને મહિને એટલું તો બાર મહિને જેટલું થયું હે ખબર પડી હોય પછી માર્ગ નથી કોઈ પછી ત્યાં થકી ગણેશ ધોળકા ની રહી માં જઈને રાત રહ્યા જંગલ માં વિચાર એવો કરવા માંડ્યો છે દેહ સ્મૃતિ ન રહી પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિ મેલી અને જેવા અમે કાંકરિયે તળાવ ઉતર્યા નહોતા અને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ દાંત નો ઘાટ નહોતો એવી રીતે સર્વઘાટ ટાળી નાખ્યા जयकिक घाट मटी गां तर दृष्टि रह पलौकिक आश्चर्य देखा मेवता संबंधी मनंत प्रकार विमान अंत प्रकार अन्त प्रकार वस्त्र अंत प्रकार अलंकार जे मृत्यु लोग પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું ક્યાંય કઈ ગમ્યું નહી અને જેમ આઈના પંચ વિષય ભાષા ને તેમાં અમારું મન લોભાયું નહીં તેમજ દેવલોક બ્રહ્મલોક પરંત અમારું મન ક્યાંય લોભાયું નહીં લોભાઈ જાય તો હું વાત જ કરીશ ભગવાન એકાંતિકરા કેમ જે તમારું મન ભગવાન ને મૂકી ને ક્યાંય લોભાતું નથી પછી તેમના વચન સાંભળી ને અમારે અયા વિશે સુધી હિંમત આવી પછી અમે મન કહ્યું છે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું જો ભગવાન વિના બીજા પદાર્થનો તો તારા ભૂકા કરી નાખીશ તેમજ બુદ્ધિને કહ્યું છે ભગવાન વિના બીજો નિશ્ચય કહ્યું તો તારી વાત છે તેમજ ચિત્તને કહ્યું છે ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ તેમજ અહંકાર કહ્યું છે ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ અમે નાના વચાવતો વંચાય આજ કોક ની રસોઈ આવી એ બી તો પંચમાન હતું બધું ખાનગી કઈ હતું નહીં અહી તે દિવસે સારા સંતો કાપવાસ કરે અને જમવા જાય તો ઘણા અમે દેખતા રોટલા પેલાથી માગી લે થોડોક રોટલો આપજો પછી પરાણી નાખે થોડુંક નાખે આગળથી એની તૈયારી રાખે કે આપણે હારી વસ્તુ જોતી નથી સારી વસ્તુ જોતી નથી એને આગળથી અને તૈયારી હવે આ એકાંત ધર્મ વાત છે આ જગતમાં ખાવું છે અને જીવવું છે એની વાત નથી એની તૈયારી સાધુઓ અગોરથી રાખતા હું એક દી પથર લઈને જાઉં ભંડારમાં ભગુસુભદાસ સ્વામી હતા એ બહુ દયાળું તા તપસ્વી બહુ આમાં મજા જે મજાઓ તકો મને તાજે રસોઈ હારી છે એને હારી કરીને એટલે મને ઉઠળક લાગ્યો કારણ કે એ તપસ્વી એ હારી છે બોલે એની દ્રષ્ટિ જેમાં ન હોય અને બોલે છે હારી એટલે હું જ કહી ગયો કે સ્વામી હારી એટલે હારી એટલે એ કઈ ખાતા કર્યા છે જલેબી કરી છે એટલે હારી છે ઠાકોર જે મળજો મને ગમાય હું બોલું નહી હું એમને ઉભો ને એ સાચું તો હારા મોટા દેરીને મને કહે હરીબ પ્રેમથી આપે જમવામાં વાંધો નહીં હો પણ ઓછું જમ જમવામાં વાંધો નહીં પણ ઓછું જમ વાથી બેઠું અને અને એમણે વાત કરી ગમે તે સ્વામી આ ચારું કહીશ એ બધા તાન જ હતા આ લોક કોઈ તાન જ નહોતું પછી તો અમારે જેમ આલોક ના પદાર્થ ની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ આવ્યો ભગવાન ના ભક્તો હોય તેને આમ વર્ગ નથી જોતું એ શબ્દ પેલો રસ वसुदेव महात्म विषे एकांतिक भक्त न धर्म क्या है एकांतिक भक्त होता रूप देह मै नही चैतन्य रूप मने અને સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે અને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાતના રાખે નહીં જો આ વાત છે ને અમે ગામડે ફરતા જૂના સાધુ મારે દેવ સ્વામી નાનું સેવદા હતા અત્યારે નાઈને આવી પછી નાનું મંદિર હોય શ્રી માં કહેવાય પણ કોક આવે તો ભાવ આવો બે જો આપણે સત્સંગે છીએ ને શું શું સમજવું જોઈએ ખબર એને બોખાવે એને ભણાવે એમાં આ બધું ભણાવે અને અભણ પ્રજા પણ તૈયાર થઈ જતી અભણ પ્રજા હંમેશા થોડું થોડું થોડું થોડું સમજવાનું મળે કુવાના કાંઠા ઉપર કાવો પથ્થર હોય સૂતરની નરમ દવડી જાતા આવતા ગ્રાક અડતી હોય પણ લાંબે કાળે કાપો પડી નાખાય એમ હંમેશા ના શબ્દો આવે ને હરિભક્તો પણ એવી સમજણ તૈયાર થઈ જતા ગયા મહિમા સમજણ પણ વાત એ આવે કે આપણે સત્સંગી છે એ જગત નહીં જોવાનું કે આપણે આમ રહેવું એમ નહીં જોવાનું કરે કઈ એ જવા બીજા નો વાદ લેવા શીખે એ આગળ જાય કે નહીં ભગવત પ્રસાદજી મહારાજ ની વાત કરી હતી ને મેં ઉમરેઠ જવું તું હરી વખત તેડવા આવ્યા સાધુ બોલાવ્યા મોટા પવિત્રા અનુસામે ત્યાં અમદાવાદ થી અયોધ્યા પ્રસાદજી મહારાજ નું તેડવું મારે શરીરે મંદવાડ છે બાપ ભગત પ્રસાદ વહેલો આવી હવે ક્યાં જવું ને ક્યાં ન જવું સાધુ ને કર્યા ભેળા મોટા સાધુ કે અયોધ્યા પ્રસાદજી મહારાજ ના સમાચાર આવ્યા હોય અને માંદા હોય તો આપણે પહેલું જવું જોઈએ અને આ હરિભગત નું છે એ તો આગળ પાછળ હારે પણ પેલા હરિભગત બેઠેલા મીને આગ્રહ કરવા અમારું જેનું હોય શક પછી એને તોડ કાઢો મહારાજે સ્વામી તમે જાઓ બધા અમદાવાદ એટલે ગુણવત્તાનું સ્વામી પહોંચ્યા હતા તમે જાવ અને હું આમ થઈને આયા ભોગી જાય જોક્ષ આયા કરી ભગત પ્રસાદી મહારાજ બરાબર ત્રાંગ કઈ કઈ વાત થયેલી ને છૂટા પીડ્યા ખબર એ જાઓ ઉમરેઠ હરિભક્ત આગ્રહ કરે મારા ગાડી વાળા ગેલા હો હરિભક્તો ત્યાં આગ્રહ હોય ને કે ગ્રામ જોડાયો અને વહેલો માથા ભગત પ્રસાદી મહારાજ હમ કે સાધુ ને નહીં ગમે સાધુ ને ગમશે નહીં એટલે સાધુ પાછું હોય તો વહેલું આને મોકલી દેલું વહેલડું કે વહેલું મોકલ્યું આવડા તૈયાર થઈને આવ્યા વડતાલી નો સીમાડો વટી ને બે ગામ ગયા ત્યાં આગળ ધૂળ ઉડે પવિત્રાંગ સામે કાશે ધૂળ ઉડતી ત્યાં તો બે પાવા બે ખાણા એટલે આ શ્રી ગ્રામ માં મારા બેઠેલા અને પવિત્રાંગ સામે ને બીજા પવિત્રાંગ સામે કે મારા જ આશું હરિભક્ત બઉ આગ્રહ કર્યો હતો એટલે ગાદી વાળા જાય છે ગાદી વાળા તો પાછો ન વાળ અમે ઉતરી જઈ આ લાલો ને લાલી બે જિયા હોય બધી શું લાલો ને લાલી બે એક રાત્રિ માં ખૂબ થી પડતું કહેશે અક્ષરધામ માં રહેવો કેમ કે બોલો હે કોણ બોલે આ તો બેવલા મહારાજ મહારાજ મહારાજ કઈ સ્વામિનારાયણ ની આજ્ઞા જ હોય હે ક્યાંય તમારે ન મળે કોઈ ન મળે હાલ તો હાવ જીરો મોટું મીન્દુ તમારે લો પવિત્ર અનુસ્વામી બોલે બીજો બોલું હશે આ ત્યાં સ્વામિનારાયણ નો મહેમાન આગિના ની ત્યાં તો મહારાજ કે બરાબર મહારાજ કે શું મહારાજ સ્વામિનારાયણ બોલે એ બરાબર આ બોલે બરાબર ભગવાન વિના બીજા કોઈ પદાર્થ ની વાસના રાખે નહી અને એ જયારે એ ભગવાન ને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાદુ થકી કોઈ બીજી મોટી પદવી નથી બીજી કોઈ મોટી પદવી નથી એટલા સાધુ રામ આપું કેશ આપણને જોવી નથી આવી મોટી પદવી હવે તો વિચાર કરવો જોઈએ ને હે બઉ વિચાર કરવા જેવો બોલો જેમ રાજા હોય અને તેની રાણી હોય मा राजा न राज्य म राणी नु राज्य हुआ हु तुच्छ एवं संसार न सुख साधु ने इच्छवा नहीं साधु जय भगवान धाम ने पे तेरे अनंत कोटी ब्रह्मांड न पति जो ब्रह्मादि ईश्वर એ ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે એમ સાધુ અર્થે પણ લાવે છે જોયું અંદર ધ્યાન થાય ત્યારે દેવતાઓ હામાં એને લેવા આવે છે ભેટ લાવવા એવા કોઈ ભગવાનના હાચા સાધુ એને પણ એ ધામમાં જાય ત્યારે ઉે છે સાધુ જેવી બીજી છે એવો મોટો વિચાર હૈયા માં રાખીને એક ભગવાન વિના બીજું કઈ પણ મનમાં ઈચ્છવું નહી અને જેમ હાથમાં આવી ત્યારે તે ચિંતામણી જતન કરીને રાખવી કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થ ને તે પદાર્થને આપશે તેમ ભગવાનના ભક્ત ને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી જાલી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે વચના મૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું બાવીસ નું વચના મૃતમ જે છે ફાવી ગયું એમાં કોઈ બગાડી નાખ્યું કેટલું દુઃખ થાય નાખે તો એનું દુઃખ થાય છે સાધુ હોય એને દુનિયામાં એક ભગવાન સિવાય કોઈ ની મોબત હોય જો મોબત માં ને એટલે ખોવાય ગયો પણ એની તો કોઈ આજ વાતું જ કરતું નથી આનું માનવું નાનું માનવું માનો જેનું માનવું હોય આનું પણ મનમાં નક્કી થઈ જાય કે હું સાધું છું તો ન માને પણ મનમાં નક્કી ન થયું હોય પતિવ્રતા સ્ત્રી હોય એને પરિણામ ધણી તે સિવાય બીજે ક્યાંય પણ વૃત્તિ ન હોય ખરો પણ પતિવ્રતા હોય તો નહીં તો કોઈક રૂપમાન ને તાલેવર હોય આ ડાવલા ઘાટ સંકલ્પ કરે પછી પતિવ્રતા નો કહેવાય ભગવાન નો આશીર્વ થવો છોડીને ભગવાન પાસે જવું છે એમાં વચમાં જ્યાંથી બીજા હાલે એ ભગવાન સિવાય નહીં કોઈ એની આજ્ઞા એ શિરો વન્ય કાયમ નમાજો આવી જાય એમાં બીજાનું કામ ન આવે આ સાધ તો કઈ દેખ્યું નથી એટલે નથી ચોમાસું આવતું આજે ચોમાસું આવે ચાતુર્માસ કહેતા હો નિયમ લે સંતો બહુ નિયમ લેતા ધારણા પારણા ચાંદ્રાયણ એમાં ખરા સમજુ સંગ એ અપવાદ થોડો રાખતા શું અપવાદ આપણે ઘર પણ ખાવું નહીં આપણે દાણા પાણા કરવા આપણે ચામરાયણ કરવા એ બધી વસ્તુ બરાબર પણ હાચા સંઘ મોટા એટલા નહીં હો એ ભગવાન ને આજ્ઞા હોય તે એ કોઈ ગઈ ને સાધુરામ એવું પ્રસાદી આપણા ખાકરનો ગાંગડો ગમે એ લીધો જૂની રીતિ હતી એ સમજે છે કે મારે આખવાઈની પણ આવા મહાન સંત છે આજે અને એ મને આપે છે અને આમાં ક્યુ એટલું બધું છે એટલે લઈ લઈએ માટે તડાવી આખી દડે પછી કે ખદમ તો જરાક કણી કાઢી મોઢામાં સ્વામિનારાયણ સ્વામીનારાયણ સ્વામી રાખ્યું બરાબર આવડવા અપમાન ન થાય આટલો કણી કોમ નથી આમાં બહુ સરળતા જઈએ એ પાછી ચડતા કરે ને તો એનો હાલે સરળ પણ એ કે બહુ હતું એટલે એમાંથી દેખ્યો આવડી જાય બધી આજે દેખવા જ્યાં જ આવડે દેખાય દેખાય એકલું મિષ્ટા દેખાય એવા અમે ગણી મોટા મંદિરોમાં જમવા જાય આ બે ગયા પંટીમાં રસોઈ કરનાર કોઈને ખબર ન હોય કે આજ હું કર્યું ખરું જમીન ભાગી જાય એમાં વર્તમાન લોપાઈ છે કે નથી લોપાતું કોઈ દેખે ના ના કોઈને નજર એની નથી જોવા વાળાની ના ના બિલકુલ નહીં અગ્રસ્ત નતો હોય બિલકુલ નહીં કાંઈ નહીં હો અને બસ એને કરો અભિયાન દસો એટલામ એટલામ એટલામ એવા આવે ક્યાં માર્ગે ઉપડી ગયું બધું કે આ દાજે મારદ પદાર્થો એટલે તેને બધું પવિત્ર થઈ ગયું આ એને જે કહેવા જવું બધું ને કાંઈ ન મળવા મારી વાત આજના ની હડે તો કાંઈ સંબંધ જ નહીં લ્યો આજના લોકીને કરવું અને મોટું કહેવાય લ્યો